ધર્મ નહી મારો કેવો ધર્મ તો પોતાના આત્મા નો ધર્મ જોઈએ બીજો કયો આત્મા નો ધર્મ એ સ્વ ધર્મ કેવાય કેવો સ્વ ધર્મ અને બીજા બધા જ પર ધર્મ કેવાય દેશના ધર્મો એ બધા પરધર્મ પાવાય બધા પર ધર્મ કેવાય ક્રિયાકો આત્મા નો ધર્મ પાડવો એનો સ્વાધર્મ તમને કયો ગમે સમજણ પાડો તો ખબર પડે હવે આત્મા ધર્મ અને ક્રિયાકો ધંધા હાથમાં આવ્યા છે ધંધા કેવા ચોખ્ખા હોય છે નથી વાત ચોખ્ખા કોટલો ચોખ્ખો ત્યારે કેટલી ઉંમર થઈ છે એ સમજવાનું છે મારે એના સાધન તો અનંત સાધન છે કોઈ બતાવેલ એ લોકો એમાં લઈ બેઠા છે સુધારત ને બેઠા નહિ આ તો સુધાર ગૌગલિક બાદ છે આત્મા સંકિત ક્રિયાઓ બધી કરી આ છે કુંડલી ની જાગ્રસ્ત ને એ બધી ઈચ્છા બધા ને અથાગ્રસ્ત થયેલા દેહ ને અટકરીને કરાવવું એને બધાને અઠાગ્રસ્ત થાય અને રાજમાર્ગ તો જ્ઞાન માર્ગ કેવાય છે આ બધું હટ છે અને તે પાછું સ્થુલ છે એની આગળ સૂક્ષ્મ માં જવું પડશે એની આગળ સુક્ષ્મ સ્તર માં જવું પડશે આ તો પહેલું પગથિયું છે સાધનો બધા સાધનો અને પોતાને ઠંડેક લાગે એટલે ચાલ્યા કરે પેલા કુંડલી ની વાર તમે કુંડલી ની કહે એના પહેલી વાર ના આવે પાસે ચક્કર ઉપર જોઈ ને તો બધો અનંત ભ્રમણા માર્ગ છે તને આત્મા છું એવી પ્રસિદ્ધિ વેસે ત્યાંથી તું આત્મા માટે મોક્ષ માટે તૈયાર થયો કારણ કે દરેક ગરીએ પોત પોતાના સ્વભાવ ને જ કર્યા કરે છે એ બધી પૂતગલ છે ને તે પૂતગલ એ જ કર્યા કરે છે એમાં પોતે કરતા નથી એનું સુધારા પોતે સ્વભાવ નો કરતા પોતે સ્વભાવ ના કરતા સ્વભાવ પેલો પોતાનો સ્વભાવ કેવો છે જાણવું અને પ્રતિધિ કરવી એનું નામ પોતે સંકેત કહેવાય બરોબર આ બધા સ્વભાવ મારો કોઈ સ્વભાવ છે તારા કે છે ના એ તું જીભ આમ કર કે તેમ કરુંડલી થી જાગ્રત કર્યું જે આત્મા છે તેમાં બીજી વસ્તુ નથી ગરબાજી આખું પુસ્તક વગાડી બી જાય તો એમાં આટલો એ આત્મા નથી વાસના ને કશો લાભ થાય નહીં વાંચના ને આત્મ પ્રત્યે લાભ ના થાય ભૌગોલિક પ્રત્યે એટલે શું પુણ્ય લાભ થાય પુણ્ય નો બંધ સારો બંધાય અનુભવ ના થાય શુદ્ધ આત્મા ની પ્રતિ બેસે નઈ લક્ષ નહીં કશું દે અનંત અવતાર વૃદ્ધિ આ વાંચવાનું કરે હોય કશું હોય નઈ હા કોનજી સ્વામી કે છે પણ કૃપા બધું ઉપલબ્ધ કર્યું છે ખુલ્લું નથી કર્યું ના કરે ખુલ્લું જ્ઞાની પુરુષો બધું ખુલ્લું ના કરેલા મને ખાતરી છે કારણ કે સીધું ડિરેક્ટ વાત કરે છે આવી ગયો ઉપાદાન અને પેલો આ નિમિત્ત મળી જાય તો પણ જેટલા ટ્રપાવ્યા છે કેમ લાગેલો દર્શન કરેલા તમને કેવું કેવું કેમ લાગ્યું હું બી એમને મળ્યો હતો નાનો હતો ત્યારે હા કેવું લાગ્યું લઘુરાજ સ્વામી બઉ સરળ હતા બહુ સરળ સાધુ તરીકે બહુ સરળ હોય પણ જ્ઞાન ના હોય બાબુ પણ વાણી સમિત હોય એમને પુસ્તક કાઢ્યું છે કે જ્ઞાન ની ઝલક બઉ ના હોય વાણી બધી વાણી એટલે જ્ઞાન નહી એટલું સંકિર્તિ ની વાણી બે જુદી ખુલ્લી ઉઘારી પડી જાય દાદા તો અત્યારે જોઈ લા એમને જોયેલા મહારાજ નાના હતા કેટલી મોકલવાથી લખી ગયું આટલું બોલું બોલું થયું બધું કે વાણી કેવાય પેલું પચેલું વાણી કેવાય પ્રબલન છે પણ ભવિષ્યમાં સંકેત થવાનું કારણ ખરું કે ભવિષ્યમાં સંકિત થવા દર્શન કર્યા છે ભવિષ્ય નું માલ કરવું છે કે આ કા શું ચાલે છે તે જતો રઘુનાથ સ્વામી એ સમકેતી હતા ને એમને જેટલા જોયા છે ને દર્શન એ બધા ને હીટક એમના જે હતા એમને સંકિત લાંચ કરો જયારે કોઈ ભરવાઈ થાય છે ને વચ્ચે નાર વાળા થઈ ગઈ કોર્ટ ને નારવાળા કરતા અગાસ વાળા બધા નીકળ્યા આવ્યો ચાલો એ તમારું તમારી વાળિયાઓ બધા પટેલો દારિયો ચાલશે ચોખી દૂટી નાખે વાળિયાઓ માટી ઉઠી વાળા છે ચાર પારાઓ દારિયો ના થાય બહુ ડાયાજી કઈ તમારા બધે રસ્તે ના જાય એટલો ભગી વાળે રસ્તે ના જાય રોગ ના પ નું કેવાય કે ચીજ એને તો કોઈ વધારે પડતી હોય ને એમના પ્રભાવજી નું વાંચ્યું કેવાયું આપડે આગળ મો છે બંગલાઓ થઈ ગયા એ તો નક્કી માં ને એ ભૂમિ નું ફળ છે હજુ બહુ ઓછો મુંબઈ માં તો અત્યારે ત્યાં જાઓ તો વિદ્યાર્થી એવા ના ભાઈ ને એટલો બહુ ના ભાઈ તો ઉત્તર સુના ની કેવી થશે ઉત્તર સુના ની પૈસા વધારે આપેલા એટલે ત્યાં જુદું જમા જાનંદ સ્વામી હંપીવાડા જે મહારાજ થઈ ગયા સજાનંદ સ્વામી હમ્પીમા જમાં રે છૂટકો નહીં ક્યાં જાય છતાં મોહતા મોહોહી હોય સંગીત જે લક્ષણ જુદા મહાત્મા આપડે તો કશું કરવું નહીં પડતું દાદા નિરંતર યાદ રહે આવો પ્રયોગ તો દુનિયામાં અને કેટલાક ના તો સપના માં જ દેખાયા કરે સપના રોજ વાત કરે પિંગ રોજ સપના માં વાગે થાય નો બે દાદા કે નો દેખાય આવું બોલાય મે <laughs> <laughs> જે અડચણ હોય તમારું થાય ગયો ગર્ભ સારા ખરાબ આવે એટલે ઉઠતા તર્ચમાં કૂટવા મળી મને કે તો આવું ચાલ્યું હા હાથ આટ વાર એવું ચાલ્યું હમણાં આ વર્ષી સુધી હવે ખરે ખરું થઈ ગયું હવે હજાર રૂપિયા માટે બે હજાર આપ્યા તું કે બીજું કઈ રિસ્પોટ હા એક શોધી નથી આટલું કહેવા માંગ લોકો એ વાક્ય માનતા પ્રભાવી માવી પ્રત્યક્ષ છે માવી વધારે પ્રત્યક્ષ થાય કે પહે થી લીધેલું છે બઉ તબિયત થઈ ગઈ હતી એટલે એને કહ્યું પ્રત્યક્ષું એમના માટે કહેલું પણ એ જીવતા હોય પ્રત્યક્ષ રાખ્યું અને તેને જેને અનુભવ થઈ ગયો છે કેટલાક માણસો ધીમે ધીમે શિકાર શિકારી થાય મોહ ઓછો હોય છે મો ઓછો હોય મો બીજી જવાબદારી શું કહ્યું સમજાય સાચું સુધારા અને ચીર નો પ્રયોગ કરવો એ તો એ તો કષ્ટદાયી હજાગ્રહી કેવાય પેલું તો એની મેરેજ પડ્યા કરે આ શું સમજે એ બધા રોગ જતા રે આમ એક રોગ કાઢવા જાય દાડો વરે થોડો થોડો રોગ કાઢવા જાય થોડો થોડો રોગ કાઢવા જાય આમ ક્યારે દાડો વર આત્મા જાણે બધું થાય બધું જાણવાનું બાકી ના રહે આત્માનંદ અને રોગ બધા જતા રહે બધી નબળી છે બધી બધું પુગલાનંદ છે આત્માનંદ્યો નથી જો આત્માનંદ્યો હશે તો ફ્રી આમાં ત્યાં નહીં આ બધો જ છે આ બધું જ સંસ્થાન બધો પણ ભૂતગલાનંદ ટકે નહી ફેરફાર થયા જ કરે થોડી વાર આનંદ પછી પંચોતેર બીજો આવે ઉપાધિ થાય સાતા ના સાતા વેદની ઉપાદાન તરીકે મારા મન માં ભાવના તો ઘણા વર્ષ થી જ હતી આ બંને ના સાય અંદર ક્યાં સુ અંતરાય હોય અથવા તો એવા પ્રકાર માં પરસ્પર સંયોગ થવા માં શું કારણભૂતો હોય બેટર આપડે જમવાની અહી સરસ આપડે ભૂખ લાગી હોય આઠ વાગ્યા ની એટલે આપડે જમવાની ઉતાવળ કરીએ તો હાડા નવ વાગ્યા થાળી મૂકે આપણને બધી જાતની રસોઈ આપડે બધી ભાવતી મુકી હોય આમ જોવામાં આવે કે આ રસોઈ લેવાની તૈયારી કરીએ છીએ કશું લેવાય નહીં ઉઠવું પડે હા ભાઈ નહીં ઉપાદાન જાગ્રત છે એનું એનું પણ ઉપાદાન હોય એ પૌદલિક ઉપાદાન હોય બરોબર અને આ નિમિત્તેનું નિમિત્તા નથી ને એ કઈ પછી વચ્ચે નહી પાકતોકવાના માટે ઘણો ટાઈમ લે છે એટલે વર્તમાન માં કશું માનવું જ નહીં બધો હિસાબ પાસલો છે ને તે ભ્રમંત લૌકિક પુરસ્થ છે સાચો પુરુષાર્થ નથી આ લોકો એ માનેલો સાચો પુરુષાર્થ નથી લોકો એ માન્ય રાખેલો સાચો પુરુષાર્થ કોનો રમ કેવાય કે આપણે ફળ સફળ થાય શું થાય અને તો ગરીમાં નિષ્ફળ થાય ગરીમાં સફળ થાય ગરીમા પુણ્ય પાપ ને છે શું છે પુણ્ય પાપ ને છે હા આયે આ ના કેવાય પુરુષાર્થ તો કોઈ ને અધિન હોય નિરાલંબ હોય પુરસાદ નિરાલંબ ખરો પુરસાદ બાકી આમ તો જગા વેવાના કેવું પડે કેવું ક્યાં છે આ પ્રકૃતિ પર નાચે છે લોકો પ્રકૃતિ પર સામાયિક કરાવે છે પરણે સામાયિક કરાવે અને સામાયિક કરે છે ક્યાં ધર્મ જેવી વસ્તુ નિમિત્ત ધર્મ નથી ગણાય આ પૌગલિક જે નિમિત્ત થાય છે એને ધર્મ નથી ગણ્યો આ તો નહી જો ઉપાદાન હોય અને નિમિત્તે તાર મિત બીજ જગા એ ગયા હોય ક્યાંય ગયા હોય એનું કારણ છે કે આ દુષ્મકાળ છે મહાદુખે કરીને સમતા રે મહા એટલે પરિણામ ના રે બરાબર એટલે ઉપાદાનમાં નથી ચોક્કસ ચાલુ કર્યું ને અને આ ફોગલ તો તૈયાર થઈ ગયું નિમિત્ત સારું છે પણ પેલું અંદર નથી એમાં કશું ભલે આવું આખો દાડો એ કર્યા કર્યો ભાઈ નહીં થાય નુકસાન થાય નહીં પણ એ જે માને અને પાછું શું થાય પાછું સામાયિક કર્યા પછી શું કે સાહેબ સામાયિક કર્યા ચાર સામાયિક કર્યા કરશે સાહેબ શું કે હવે આ સાહેબ બોલ્યા કર્યા છે ને કાલે દેખાડીશ કાલે આપડે પૂછીએ સાહેબ કેમ સામાયિક નથી કરતા આપડે પૂછીયે સાહેબ આ પગે કર્યું હતું તમે